કશું નહીં નિષ્મ ભાવે નહીં ભાવ વિષમ થયું એટલે ફરી ઉભું શું કહે નિકાલ પછી જોવાનું નથી આપડે આપણે આપણે જે નિકાલ અમારો જોવાનું જોવાય નહી જોવા ઉદત પાસ આવે એટલે આ બાજુ ના ચાલી માં આ બાજુ ના ચાર માણસ કે છે દાદા નો બઉ સરસ છે તમે તો ના પડી ગયા તમે ક્યાં લો છો ના એમ નહીં એમને વ્યવહાર માં તો કરું ને વ્યવહાર માં કરું હું પોતે નથી પણ આ એમ પટેલ તો કીએ છે ને એટલે એમ પટેલ ને અંદર પરમાણુ ઘેતું એટલે અને પછી કે છે હા પેલું મૂક્યું દહી વડો મને બહુ દાદી થઈ ગઈ છે પણ ત્યાંથી તમારી આ બારી થવાની હતી ને માટે આ થાય એમ પૂછે છે પરસ્પર વિરોધી પરમાણુઓ હોય તે પતિ પત્ની તરીકે આવે એ આવે જાત જાત ના આવે અનુકૂળ એટલું બધું અનુકૂળ કે પોતે પ્રતિકૂળ હોય પણ અનુકૂળ પોતે પણ ભાઈ ટાઈમ સીધી સરસ ભાઈ ઘણી જગ્યાએ ભય ભય વિકુલ થાય ભાઈ વાંકી હોય સાહેબ બધી જાત નો માલ છે જાગ્રત કરવા માટે ઉમે વિરોધી છે આ ચક્રવર્તી અને પછી કર્યા પછી પાંચ પછી તો રોજ મળે ઘાટ માં જ હોય મારા ઉભા થયા પાંચ પચીસિ હોય જ્ઞાની બોલે એની વાત એમ પડે રાજમે કીધું ગઈ રાત વાણી શાંત થતી અને વાણી રાધો ઈ શાંત રાજા તો સહન થઈ શકે રાણી રાણી અડધું ઉઘે છે અર્જુન સાહેબ ઉઘે એટલે સહન કરી શકે અને આ તો આગળ જાગ નથી બીમારે છે સરકાર કેટલું કેટલું ત્રીજા થી ઇમોશનલી કરી આ જાગ્રત કરી પછી એનો આ જળ સમાજ શું દરિયાનો આમ એનું ધૂમ નાખી મારી ખરા જય જયલરાંગ કે વિદ્યો ગાદી હોય ગાદી મુકે ભાઈએ કપરાઈ દેઉં સુધી ગાદી મુકવા માટે વાત તો હતી પણ આઈ જોયું કે કપરા નહી તો આપણે કાય કે મે ટિકિટ બધી ટિકિટો માંગી આ બાકી તો કોઈ હાથ નહી જલે પછી યાદ છે તમને કોઈ યાદ નહી જલે ના જતી ઘર કોઈ દાદ ના આપે મનમાં પડેલું હોય જશે કોઈ દા નહીં આપે આપડે એક જાય આવેલા હારી શક્યા હોય વાંધો વાંધો નહીં મહત્વનું છે નમસ્કાર કરી લાખ બાર હતો નથી ક્રોધક એટલે બીજી વાત કરવાનું નહીં બીજી વચ્ચે જો નેતા કેટલા વધારા કરે આપડા મનમાં અંદી રાખા સિદ્ધિ કરો એવું કઈ સંભાઈ ની આસમા હોય રાત પડે થાય છે ભારે ગરમી જીવડા ટિકિટ સિનેમા ટિકિટ જોડે એ કરું તો જો ચાલે આ કઈ મોકતી ટિકિટ આખું ભારે કરવી કેવા તમે એટલે મારું બોલવાનું મમતા નહીં કરવાની મારું બોલવાના મારું તે પણ મમતા નહીં કરવા आम, ना थोड़ो क्लेस મારા દાદા ના સત્સંગ પછી અને સાથે એટલો નિશ્ચય નથી એટલી પાસે પડ્યા છોકરા છોકરો લગાવી શકી થશે રિટાયર્ડ થો ને રિટાયર્ડ નું બરાબર દાદા બરાબર બિચારી દુષ્કર છે આ બાદ મેન્ટ બાપુ ના મળે જોયેલા નહીં બાપુ છોકરા ને દાવા મળે હોયનેસ કરે બિઝનેસ કરે વેપાર તમે સારો માલ આપો તો આપડી ભૂલ બધી આપી શું ના ના બીજા લોકો એનો મતલબ તમારું બધા ઘર માં બધા રાજી દુર્ભવ નું હોય રાજી તમારા પર સોડમાળા પર બીટા પર આવી ગયો હવે જે કરતાં નમક પર કાર્યમાં લાગ્યો હોય અને તે જરા પ્રદેશ ખાઈ ગયો તો દો જ આપો ગોબે રી પૂ તે લઈ બરબોલ વસ્તુ છે જે લઈ ગયો સોડમાળા ના ગોબે મારતો તો ડાયરેક્ટ ભોગવવાનું આપડા બાજમાં છે મિનિટ મળી આવે પૈસા એવું નથી કચાયેલા આપ્યા ઘરે માણું એવું કેવું નથી થોડુંક બીજું બધું લેણું તમે એને દુઃખ દીધું હોય અરે ઊંચી ના તમે આપ્યા હું લેવા ચાર તારીખે મેં તમને આવ્યા થઈ આપણે આપડે ભારે છે આપણી પણ હિસાબ ના હવે કેવી રીતે સાહેબ બધા તમારા પડકાર છે આગી બાજુ થઈ નથી શું અત્યારે આપડે જે દુનિયા ફરી થાય આપડે ના હા દુનિયા થાય ફરી જગત ગરબત્તી શરૂ કરો જ કારણ કે ભગવાન કઈ જતા એવા નથી ઓફો લઈ જતી હાથમાંથી ભગવાન લોકો હિસાબ હોય તે જ લઈ જશે એ કોર્ટમાં કોર્ટમાં બે હજાર રૂપિયા નું બે હજાર રૂપિયા પડી ગયું હોય કોર્ટમાં થોડું થોડી સેવાનું ના પડે આપી નીચા નહી આપીને દઈ જાય આવે એવું એવું જગત છે જરા તમારી ઘેર દર્શન અને તેમાં અન્યાય થાય છે તે તમારી ભૂલ ને લઈને અન્યાય થાય છે પછી અન્યાય માં થાય એવું કોઈ નામ ના દે તમારું વર્ગમાં કોઈ નામ ભગવાન પણ નામ ના દે છે કે એવું આદગત છે આપડી ભૂલો પરિણામ થયા પોતાની જાત ને પોતાની જાતને પોતાના જ પર પંદર માં કેમ જ્ઞાન મળે તારું કલ્યાણ નહીં પડે માઇ લો નહી એટલે જ આપડે કહ્યું આપણે ગુપ્ત રાખો જેનો છે એને કઈ આ જ્ઞાન અપાયેલું નથી એને પહેલો એટલે લહેરી કહેવાય ને તમે લહેરી નઈ લેરી ના હોય તો દુકાન માં હોય રસ્તામાં ચાલુ છું દુકાન દુકાન નથી ત્યાં દુકાન કે દુકાન થયો ના હોય દુકાન નહીં બંધાઈ કાલે મારી ઓફિસ આવ્યો ધર્મ કહ્યું <laughs> પણ આમ ધોરો કાલે ચાલુ છે પણ આપડે નથી સામન્ય મર્યાદા હોય છે આન્ડ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇફ ઓર ધ ફર્સ્ટ રાઇટ ધીસ ઇઝ અ ફેક્ટ અનથી ના કથી વ્યરલ થાય કે શું કારણરો કે રોગ હોય છે એટલે રામ ભલે ભાગ્યા છે કે આ કે આ બધા ડાયવર્સ થાય છે કે જૂન સિકા કે ડાયવર્સ ના લાગે છે જે થાય છે સારામાં આપણે શું કે જેવું વ્યવસ્થિત આવો જો આમ થઈ જવાનું ગુંધું થઈ જવાનું છે એ વ્યવસ્થિત હોય તો તે આવો છતું થઈ જવાનું હોય તો તે આવો ગમે તે આવો તો શું કે અવલંબન હતું પેરું થાય તારા માટે અવલંબે છોકરો બની જાય છે કે નહીં સંકલ્પી કહ્યું જાય નહીં આપડે નિર્વિકલ્પી જ્ઞાન કહેવાય એટલે બધા પેલા માંથી સંધાન પૂરી પાડશે એમ નહીં એટલે વિકલ્પ નહીં થતા એમાં વિકલ્પ તો જ નહીં જેમ છે તેમ છે જે હોય તે ભલે હોત તો પણ ભલે હોત તો પણ ભલે હો મને એક્સેપ્ટ છે ખુશ થાય રાગ કરે રડે તારું દેશ કરે પાઈનો રાડો રાડાનો પાઈનો બે શેર દેખે છે પેલી બે શેર ને કદાચ શેર તો મો એ શેર સંભાળો શેર સંભાળો એક શેર સંભાળો એમ કહે છે તો ભલે સાઈર છે ને હા હા રા રા મેં ગનાવા પર આટલી ક્લેમનું તો આની ભી હોય છે મનના આપણા મનના જ ઘડેલા વાર ને તહેવાર સુખ ને દુઃખ તો આપણે લાગે હોતું નથી તો જે હોય છે એ જ હોય છે એ બધા અવલંબર આપડે અવલંબર ના હોય અવલમવાની જરૂર છે જગત જાણતું નથી એટલે અવલબાની જરૂર હોય છે અવલમ્બરું ધીરે જેવી પણ એ કાય સમા નથી હોત તેમ આપણી આપણને રાગર થાય રાગ થતા હતા તમે જાણો કેમુભા અમે પડેલા છે તમને ખબર પડી જ ના પડે મમ્મુ નહીં થયું એવું નહીં થયું કે આ ને ને અને ખરાબ કરે તેની વિરુદ્ધ માં છે લોકો ગયા માર ખવડાય ના એ તો ગુજરાત મધ્યે ગુજરાત દેકાનાલા આવે ત્યાં અમે બેમ ડુગા ધો ધો ધો કરીને અ મોરાદીન જેલમાં ગઈ આ બઈએ ડાલ છે બઈનું શું જો મોરાદીન જેલમાં ગલે તો ગુજરાતે ગઈ દાદા પર બહાર નહી ઉતે માસ મહિના પહેલા એટલે મોરાદીને ફરી જેલમાં નાખી દીધો કે હું કઈ ગઈ છું તો તેમ ના દાદાં તો જાવ છો ટેકનોલોજી કે જે સબ કરી ગયો મારે પણ આટલા હે તો છે ભગવાન જે દૂધું બોલે તેને પાક સુખ પડે અને કાચું બોલે તેને સુખ પડે સૌથી ભગવાન ને ક્યારે બોલે દુઃખ પડ્યા ની જવાબદારી કરવી પડે કાચી બોલે તેને સુખ પડ્યા ની જવાબદારી કરવી પછી ભગવાન ને ગયા બી એવી કિંમત નથી આ સત્યને દુઃખું ભગવાન ને કહેતા રાત જ નથી આ વિકલ્પ જ નથી આ સામાજિક દ્રષ્ટિ છે આ સામાજિક આત્મહિતુ માટે ગેર સંકળાટ થતો હોય સંકળાટ થતો હોય તો આપડે કઈ દેવું કે ના બીસી ગાય સાધા પાછળ દુકાદારી અમે રહીએ છીએ જો આત્મહિતુ આને માટે જો કરે એની જવાબદારી અમે તમને ઠીક લાગતી કર્યો એની જે ભંગાઈ આની જે ભંગ કારણ કે આપના હેતુ માટે ઝઘડો કઈ ન થાય કોઈ દુઃખ ના થાય આપડે આપણું કામ કરી દેવું મહાન સત્ય મા સત્ય તો કોઈ બોલતું નથી કે બોલશે સત્ય આપશે નગ્ન સત્ય બોલશો લગ્ન સત્ય બહુ મોટો ગુનો શું કે તમે રાત ગમે ગમે મારા ઘરે આગળ વાંધાર મારે મારા ઘરે ક્યાં જાવ 10, 10, દસ દસ ઓગણીસો આખું જગત માનતું નથી હિન્દુસ્તાન એક વાત માને છે માટે અમને શંકા પડે છે એટલે પણ મારે કેવું પડે આ વાણી થી અગસ્તવ્ય છે અમરણીય છે એથી ચાર ભેદ ભેદ ચાર વેદ મળી રહે એનો જવાબ સમાધાન મળે એટલે એનું નામ જ્ઞાની કે પુસ્તક નામ વાંધેલા જ્ઞાન ને જ્ઞાન કહેવાય છે અને જોઈ શકે આત્મા આપી શકે તમારી અંદર આત્મા છે નરસિંહ ભગવાન કા અવતાર જોવાતા પ્રહલાદ ભક્તકાતા છે ऋण्य कष्यपों को मारने के लिए भगवान खम्भ से प्रकट हुए तो ये खम्भ से प्रकट होना संभव है क्या वो नृसिंह के रूप में ये वास्तविक बात है या खाली एक स्टोरी के रूप में एक बात का लक्ष्य यानी संकेत रूप है या ये वास्तविक बात है रूपक જે બાર બાળજીવો છે ને બારજીવો જેને જ્ઞાનમાં બહુ કયા નથી એવા બાળજીવો સવાય જ્ઞાનમાં બેસતા એવા બારજીવો ધર્મ સમજવા માંગતા હોય તેના માટે આ રોગો છે બધા આ દુનિયામાં જેટલું બન્યું છે એ સાયન્સની મારફત કોઈ બેફાર કરી શકે એવો નથી કે ભાઈ આમ થયું ને આમ થયું બનતું બને એવું નથી સમજ કરીએ ને બની શંકા પેદા હોતી મગર ય બાત કોણ કરવા કે મેં વૃંદાવન ગયા હતા उस वक्त मैंने ये तलाश करना आरंभ किया तरह गुणिपति देव तरीके थे देव बनिया जन्म આજે લગ્ન ના થાય એક માથું પાડે ના પાડે બે નહિ આ તો દસ માથા હરમભરા થાય એટલે આ બધું લોકોને રૂપક સમજાવતા માથાદેવ પ્રેમ દબુ એ વિદ્યાધર પુરુષ હતો કે જેવો તેવો પુરુષ ન હતો એ પૂંજવા યોગ્ય પુરુષ છે પૂંજવા યોગ્ય તેને આપણા લોકો એના પુત્ર ભાવે છે વિદ્યાધર હતો સાયંત્રીસ ટકો મોટો ભેટ સાયંત્રીસ થતો તે ટાઈમના જમાનામાં અને દુશ્મન તો એ કોનો દુશ્મન એ વાસુદેવનો દુશ્મન તેવું જગત પૂજ્ય છે માણસો તહેણે આપડા લોકો ને આપણા બ્રાહ્મણો શીખવાડેલું કે રામ ની સ્ત્રી લઈ ગયા માટે આપણા નાળક હતો લાક્ષ બધું ખોટું કીધર એ લોકો પોત બારે છે આપડા એટલે આપણે તો બધું સાહેબ વિજ્ઞાન વિજ્ઞાન ના પૂતણ બહાર વિજ્ઞાન બે જ મોથા હોય ને તો મધ એક ના પડે મગજ સુધર રામ રામ કા દિક્રતા હે હું રામ હુએ તો થઈ ગયા એ ખાલી વેસે કથા ને છે રામ થઈ ગયા લક્ષ્મણજી થઈ ગયા દશરથ થઈ ગયા ગોટુર રામચંદ્રિમાચલ નું ઠંડુ ઠંડુ વાતાવરણ એવું લાગે છે લેવલ આવ્યું છે એ મારે જાણવું છે જાગૃતિ કેવી લેવી જોઈએ મહાત્મા જાગૃતિ વિશે મને જાગૃતિ લે આપડા <tos> દાદા પેલા આવી જાય કે પાછળ થી ખબર પડે એમાં ખબર પડે ધીમે ધીમે વધુ વસ્તુ બધું સાથે ખોટું થઈ રહ્યું છે જાગૃતિ રહ્યા કરે દ એવું જયારે રે પોતાને હરેક ક્ષણે એવું રહે કે આ બધું બરાબર થતું નથી જે બધી ઘાટો પસાર થાય છે વિચારો બધા પસાર થાય છે જે બધી ઘાટો પસાર થાય છે પોતાની પોતાને હજી ગમતા ગમતી વસ્તુઓ માં પોતાને હજી એમાં એને રસ રહે છે પણ આપડે જાણવું જોઈએ કે આ રસ અમને આ છે આ છે એવું તો આપડે બધું જાણી રહ્યું તો જો એવી ખબર પડતી હોય કે આ રસ માં વધારે મન જાય છે આપડે જેવું છે ખરું દરમિયાન દરમિયાન તમે જશે આ બધું નથી સવારી કરી દે છે અને એના પ્રતિક્રમણ જોઈએ એવા થતા નથી આપડે દાદા કહીએ છીએ કે દાદા આ દોષ છે મારો પણ એ જે બરાબર જોઈએ એવું નથી રહેતો સંતોષ આપણે વાલ લાગે ઘણો ખરો કપટ નો માલ એટલે પોતાને ખબર ના પડે સ્ત્રી જાતિમાં સ્ત્રી કરવાનું કપટ ના હોય પાણી પકડતા જવાનું પાણી પકડતા જવાનું એનાથી કઈ દુઃખ નથી થતું તો પોતાને તો પોતાને તો આવડવાનું છે ને થોડી તો બીજા પણ રહી જબરદસ્તી કરાવે તો ઈ રોશની દાદા માટી તો માંગી જ પડે ને જબરદસ્તી કરાવે અને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 બઉ પડકાર પાન છે પડે એક પડ એક બરફ નથી પણ ગયું એક પડ ગયું બીજું પડે દાદા અશાંતિ રહે છે ને એટલે આપડે જે ન કરવું હોય ને એ બધી સામે આવે છે કૌટુંબિક અસર સાચું આવું તરીકે નહીં ના એટલે હવે તો ઘર જેટલા માણસો એટલા બધા ટેન્શન સ્વાભાવિક રહેવાનું આપડા ઘર માં ચાર પાંચ વ્યક્તિ હોય તો બધા નો ફાઈલ